ભાઈ કચ્છ નો જૈન પણ મુંબઈ માં રૂમ ના હોય તો બીજો કચ્છ નો જૈન હોય તેને એક રૂમ હોય તો આપડે કઈ કેમ તારે શું હે એક માં બે હોય તો બસ પછી બે વાર મળે બે માં બોડ બને આપડે કિંમત કેટલી હોય કિંમત કોનો સાઈડ બે તો રહી લોકો એક નથી મારે બે ભગવાન આવો હિસાબ ગણતા જગત આ બાજુ નો હિસાબ ગણે ભગવાન આ બધું કોઈ ખગા વાળા બે છે ભગવાન હિસાબ આવો તમને કયો હિસાબ ગમે ભગવાન પછી શું બીજું બિલ એમ્પાય ત્યારે ટિકિટ કપાવી પડે તારે ટિકિટ ના કપાય ઉઠી તારે ચાલતું થાય છે બધું નહીં પડી જતું નઈ તું જે ટીકડે ચાલતું થોડું થોડું કે સાહેબ આપને કંટાળવા આવે છે ત્યાં સંસાર કંટાળ્યો તો ઘણો કાળ થઈ ગયો કેટલાય આવતા થઈ ગયા આપડેલો કંટાળ્યા નથી કંટાળો પણ શું કરે બીજો ઉપાય નઈ ને તો આ કીધ નીકળે બાર કેવી ભીજ તો આગળ નીકળે છે ખેતીવાડી કરી દોડા નાખી પછી ચાર મહિલા તો રહેવું જ પડે પછી અહી દોડા નાખ નાખ કર્યા કરે પેલા અંદર ઊંધો કરતો હતો તમે શુભ કરો બે ભ્રાંતિ છે પણ આ માર્ગ નથી હોતો આત્મા નું જ્ઞાન હોય ની પૂછી ગયા હોતું નહિ સારા કામે નથી હોતું સારા કામ નહીર્થંકરો હોય ત્યારે જાય તે એમના દર્શન થી જ કામ નીકળી જાય કામ કાઢી નાખે તીર્થંકરો નું દર્શન થઈ ગયું